મારે મારે કહેવું પડે મારે શબ્દ વાપરવો પડે તો समझ कृष्ण भगवान कहू ज्ञापी पुरुष नाश कर ज्ञा थी कर्म भस्मीभूत कहूँ कहू जो आपने ख्याल हो तो ज्ञान कर्मो भस्मीभूत भस्मीभूत थे तो मृद्ध जागे भी रहे સાધુ વાચાર્ય બધા ઉગાડી નાખે ઊંઘ નિરંતર જાગ્રત હે રામ રામ ના જીવનમાંથી અને કૃષ્ણના જીવન શું શીખવાનું બધા પૂજા તો દરરોજ કરીએ છીએ આરતી દરરોજ કરીએ છીએ પગે તો દરરોજ લાગીએ છીએ એવું કયું તત્વો એમાં હતું જે આખા સમાજ ને આજે એમાંથી જાળવાની જરૂર છે એવું કે છે દાદા કે રામ ભગવાન તરીકે જન્મ્યા હતા કૃષ્ણ ભગવાન તરીકે જન્મ્યા હતા મહાવીર ભગવાન તરીકે જન્મ્યા હતા એટલે આ જે બધા માણસ તરીકે જન્મ્યા અને ભગવાન બન્યા હવે આ રામ અને કૃષ્ણ ના અને એમના આપણે શું શીખવાનું છે એવું કયું તત્વ એમના હતું જે આપણે શીખવાની જરૂર છે તત્વ શીખવાની જરૂર હોય તો મારી નાખે અને રામ નું અને એ આદર્શ વ્યવહાર જો જાણવો હોય તો રામ શીખો રામ પોતે મોક્ષે ગયા છે પણ એ પાછી કૃષ્ણને સમજો તો કૃષ્ણ ભગવાન એ વાસુદેવ કહેવાય વાસુદેવ નારાયણ કહેવાય શું કેવાય અને તે સલાહ પુરુષ કહેવાય એટલે સલાહ પુરુષ મારા કહેવાય क्ष तैयार थे आगवे कृष्ण भगवान वासुदेव कहता सत्ता कशु नही पा પાણી પાણી કરતા ખલાસ થયા હા એ ના મળ્યું વાસુદેવ નારાયણ જેવા ને આટલું બધું એ થાય છે તો આ મનુષ્ય સાધારણ મનુષ્ય શું છે તમે મહિના પેલા કામ કરેલું મહિના પેલા કઈ પેલા બે મહિના તમે છો કોણ છે ચાર્ટાઉન્ટ ઉન્ટ નું કામ કરી શકો મહિના મહિના ની આખરે ભાડું ભરવાનું હોય તો પછી ગમે તેમાં દુઃખ હોય તે કરવું પડે મકાન માં બહાર ખાડે આપણને एक बात करो बताइन था का पदना મેદાર ગયા તારે તે પ્રવલ કરતા અને તે નહોતા કરતા તારે કેમ આ ધ્યાન કરતા નથી તારે પોતે મને જવાબ ના આપ્યો આમ કરવા માંડે पग ध्यान करता था शू करते सा તમારે સમજવું પડશે ને કે આ હું શું કરું છું અને શું નથી કરતો શું કરી શકું છું એમ જાણવાની જરૂર છે अपने का, साधन આપણે બધા કર્મ ના સાધન છીએ પુરુષાર્થ પુરુષાર એ પહેલું કેવાય છે કે સગભ ના હોય પુરુષાર્થ અનેક પ્રકાર પાછા ચાલી રહ્યો છે તે હું આપવા માંગુ છું કે આ બધું જણ પુરસાદ પ્રારદ છે પુરુષાર્થ સમજો કે પુરસ્થ શું ચીજ છે મગજ સારું હોય ને તો તમે કામ કરી શકો પેટમાં દુખતો ના હેઠ કરી શકો પચ્છાઘાત ના થયો હોય તમારા તમારા જે સ્વતંત્ર એટલે કોઈ ગાઢ ભળે તો નહી શું થાય કે ઇફેક્ટ થાય કે એના તરફ ક્રોધ થાય શું કહ્યું તે વખતે પોતે સમજે કે આ ગાળ એ મારા ઉદયકરને લઈને એ છે અને ઉદયકર મારું રાહ દેવડાયો છે માટે દોષ નથી માટે પોતે ઉપસમ કરી લે ક્રોધનો ઉપસમ કરી લે વાળી લે અને એનો ઉપકારમાં એક છે મને કોણમાંથી છોડાવડાયો સમજે તો એ પુરસાદ કહેવાય ક્ષમતા રાખે તો એ પુરસાદ કહેવાય અને ગુસ્સો કરે ત્યાગ ત્યાગ કરનાર કે છે ને કોઈ માણસ કઈ પણ ત્યાગ કરી શકે એમ છે ત્યાગ નું મહત્વ એવું છે ને ભગવાને શું કયું ત્યાગ અર્થ ખરો ત્યાગ ભગવાને કયો ने आख जगत जेने त्याग कहने अग त्याग कहता शेने त्याग कहो क्या भले वस्तुओ बनी रही तूछा नहीं त्याग कह कह મૂર્છા નથી તમે તો ત્યાગ છે શું કે છે આ થોડું આપી ત્યાગ ત્યાગ એટલે તો અહંકારી ગુણ છે દાન એ પોતે આપી અને લેવા માંગે છે સુખ આપી અને સુખ લેવા માંગે છે શું કહ્યું મોક્ષ માટે દાન નથી આવતો એ સુખ આપી પ્રતિકાર બસ એટલે નિયમ આ છે એનો આપવાથી આપણને મળે છે પ્રાપ્તિ થાય છે લઈ લેવાથી થઈ જતું રહેશે જેવું છે અને કૃષ્ણ માંથી કૌરવ માં જાણી દેવા જેવા છે અને એ બે વસ્તુ આપણા જીવન માં ના હોય એટલે સફળતા મળી જાય સફળ થઈ જવાય સુખી થઈ જવાય ઘરે ઘર ના ઝઘડા ઓછા થઈ જાય કઈ કઈ કોઈને જાય એ નથી અને કૌરવો ખસે અમે કૌરવ ને કહીએ તો ખસે એટલે કૌરવ ખસે એટલે કૌરવો શું કયું દુર્યોધને કૃષ્ણ ભગવાન સાહેબ ધર્મ ઉપરે ભાણા જ છીએ પણ તમે અમને ધર્મ નો ઉપદેશ આપો છો તો ધર્મ અમે જાણીએ જ છીએ કે તમે અમને ઉપદેશ આપવાની તમારી જરૂર નથી ધર્મ હું જાણું છું અને અધર્મ ને હું જાણું છું કે છે હું ધર્મ ને જાણું છું અને અધર્મ છું તેને જાણું છું કે પણ છતાં અધર્મ છોડી શકતો નથી અને અધર્મ ને છું છતાં ધર્મ આચરી શકતો નથી એટલે હા કેમ કરીને મારાથી અધર્મ નથી કરવો છતાં થઈ જાય છે એનું કારણ કોજ ને એટલું જ જાણવાનું છે બસ અધર્મ કેવી રીતે થઈ જાય છે અધર્મ થતો જ બંધ થઈ જાય શું કહ્યું છતાં મેનિજ છીએ શું કહ્યું શું કે છે એનો જે સ્ક્રુ છે ને તે મારી પાસે છે આપ <laughs> <laughs> <laughs> <laughs> <laughs> પ્રસાદી મળે હસમુખ ભાઈ કે છે કે મહિના થી અમારે બુખ્યા છીએ મહિના થી મહિના થી ભૂખ્યા છે મહિના થી ભૂખ્યા છે બે મહિના થયા દાદા બે મહિના એમ હા ત્યાંની ભૂખ છે ભાઈ પ્રસાદ ત્યાં ની ભૂખ કે છે ત્યાંની ભૂખ કે છે નથી ખબર દાદા પૂછો ખરે તમને સારી ભૂખે પ્રસાદ ની ભૂખ હા શું કે પ્રસાદ ની ભૂખ છે એટલે આ શીરો કે ફ્રૂટ હા શીરા નો પ્રસાદ કે ફ્રૂટ પ્રસાદ નો શું અર્થ તમે આને પ્રસાદ કહી શકો હું ના પાડું છું સમજાવો છે ના ભાઈ આપણા आ प्रसाद हमने आपवानी इच्छा ना होए ए माज-माज कर ले आपिए ते कर <coughs> आ येने मली गई तेरी इच्छा छे ते दिया वर हाथ मिली गयो मानो आ इच्छा रे <laughs> दादा अनोज जोये काया ब पारा पड़से <laughs> अरे कहीं न छोड़ तो पति मिलो लागे के हमरा एक जोवो मापा तो या तो 10 हजार आ बद्दा आके आ प्रसाद के दे दादा अनोज प्रसाद तो छे ना પ્રસાદ કે છે તમે આમ આપો મારે સાચો એ શું કેવા માંગે છે એ શું કેવા માંગે છે રાગી દે છે એટલે બઉ આલોસ કે છે મહારાજ વિત્રક ના આઠના પ્રસાદ છે રાગદેશ રહેતા આપે છે પણ વિત્રક હોવા છતાં આપે એ પ્રસાદ અમારે જોઈએ છે એવું કે છે તમારું જો ઈચ્છાતે કે આપાયો વિત્રક આપે તો તો વધો જ ન ને વિત્રક આપે તો તો વધો જ નહીં હા પણ એ તો મારે બહુ આ કહેને બે બરાક રૂપિયા જો તમારે હા પણ હું એક કામ આપું તમને આ બે ના આપો ને આવી આગળ જોડા થી ના મળે આ જોડા થી ના મળે આ થપ્પર થી ના મળે આત્મ દિવ્ય જ્ઞાન થી આપો ત્યારે વિતરાગ નો પ્રસાદ મળશે એમને બાકી કોઈ રીતે મળે નઈ જોડો પડે ને તો એના કર્મ જો બાકી હોય તે સહન કરી જ ના પડશે મિત્રાક પુરુષ નો જોડો પડે ત્યારે જો એના કર્મો બાકી હોય ને તો એ સહન કરી ના શકે તો આપણી પાસે એક વસ્તુ માંગી કરતા નથી હું નિમેત છું નિમેત છો હા એવું કે છે દાદા કે આ બધું તો વાગશે બે મહિના જોઈએ છીએ એટલે એટલો જ અમને પ્રસાદ લેજો ત્યારે માનવીઓ છે અને એમને આવો પ્રસાદ મળે એટલે પ્રસાદ મળ્યો એવું લાગે પણ ખરેખર તો એમ કે આવું કરવાની જરૂર નહી વિતરાગીઓ પણ એમના દિવ્ય જ્ઞાન ના પ્રસાદ બધું કામ થઈ જવું છે કામ થઈ જાય એ રીતે થઈ જાય આ આ છૂટી ગયે એટલે બેડો પાર જેમ સ્વામિનારાયણ ની જેમ આવો ધપો પડે તો બેડો પાર રાઘદેશ નથી તમને છે એવું કેવી રીતે કહી શકાય આપણે છે એવું કેવી રીતે કહી શકાય રાઘદેશ નથી તે કરી શકે બધું એટલે આ ક્યાં વાત થઈ હતી અમદાવાદ માં તેરાપંથી વાળા મહારાજ શું રામ હતું નથમલજી નથમલજી મહારાજ તેરાપંથી ના બહુ મોટા મહારાજ છે નથમલજી તેડાપંથી આવો નું નું પુસ્તક વેચાય નહિ કારણ કે આપતે કેવાય આ દુનિયા માં કોઈ પણ વસ્તુ પુસ્તક ના વેચાય તો આપતે એટલે જ ના વેચાય બીજી બધી વાત કારણ આ વાણી વેચાય ને ને તે અમારી પુસ્તક વેચાતું નહીં બાર મહિને બેતેર લાખ રૂપિયાનો સગા ફ્રી આપવા શું તે આપતો વાણી એમના વાંચવામાં આવી એટલે એમને ફોન કર્યો વડોદરામાં કે દાદા ભગવાન ઘેર છે કે નહીં ત્યાં કે છે કારણ કે અમારે અમારે અમારેથી કરીને આવી શકાય એવું નથી ત્યાં આગળ જો ભગવાન પધારે તો બહુ સારું અમારે એમની જોડે વાતચીત કરી છે એટલે પુસ્તક વાંચી ને કે છે આ વિતરાગ ની વાણી છે આ પુસ્તક માં એટલે અમારે એટલે રાતચીત કેવી છે અને અમારે દર્શન કરવાથી કે બોલાયા ત્યાં ગયા ત્યાં ગયા એટલે અમદાવાદમાં અને એમનું છે તેરા પંથી નું જગ્યા છે ને બહુ વિશાળ મોટી જગ્યા છે એટલે બસો ત્રણસો માણસ મારી જોડે આવેલા અને એમના હતા બસો ત્રણસો છસો માણસ બેઠેલું હતું આ સર્જાય ને એટલે પછી બધી બધી પૂછી તમે મારું નો માર્ગ આવો ક્લિયર છે કહ્યું શું આ તમે અભિનિવેશ થયેલા છે અભિનિવસ એક જગ્યાએ અટકી જવું એક દ્રષ્ટિમાં અટકી જવું માર્ગ ખુલ્લો છે પણ માર્ગ દીક્ષા જોઈએ બધી વાતો છે તો થઈ ત્યાર પછી મેં કહે છે બાળક સાંભળ્યું છે કે તમે તમે સવાર ભક્તો આપો છો એ સાંભળ્યું છે તમારે મારે જોવું છે ભક્તો પ્રસાદ કેવી રીતે એટલે મહારાજ કે છે મહારાજ એમના શિષ્ય હતા પણ એમને કે છે કે હું તમને સેજ જોડું છું તમે જતા રહો આ લોકો જોડા મારે છે તો રહેશે અને હું તો સેજ મળ પેલા જતા રહો शिष्य खातरी रही भूल से पेष्य शिष्य पूछवा मैया खा पड़ी गया सुख नहीं कमी नाम प्रकार ना सुख संसार में रहता छता प्राप्त थे दादा मैं शु न આપણે કાણ આપી દેવા તૈયાર છીએ કાયા થાય તો નથી કાયા કટકા થશે તો સંપૂર્ણ મોક્ષ સંગઠન આપેલો છે તો પચાસ હજાર માણસ ને આપેલો છે પંદર વીસ હજાર માટેનો માર્ગ છે આખું આખો ધર્મ જ ફેરફાર થઈ જશે બધા ધર્મ ફેરફાર થશે અને એના માટે મારી પણ તૈયારીઓ છે હું જે સુખ પામ્યો છું જગત ને પણ છે શું સંઘભંગ બધું જોઈએ વ્યવહાર થી સંઘ લેવા દેવા નહીં પણ વ્યવહાર થી સંઘ ભંગ જોઈએ વ્યવહાર બરોબર ને સંઘ ને પચીસો વ્યવહાર માં સંગે જોઈએ અને વ્યવહાર અમે બધો ચલાવી લઈએ જે પાણી હોય તો ચલાવીએ જે કરતા હોય એટલે સંઘ તમારે માને આવી ચાલે સંઘ બરોબર સંઘ અને બ્રહ્મચારી છે મારી પાસે અને તે બધા ગ્રેજ્યુએટ થયેલા કોઈ ડોક્ટર થયેલો તૈયાર છે મારી પાસે તમે ગાળો વોળો માર મારો હવે તમારી જોડા ને વાતચીત કરશે વિતરાગી દીક્ષાર્થ છે મારો નહીં વિતરાગ નો દીક્ષાર્થી સમજો ને મારું તો કઈ છે ને કાંજા દેહ જ માર્યા નથી માલકી પણ વાનું માલકી પણ ઉઠાવી લીધેલું છે સાંભળતા બીજો પ્રશ્ન લખે છે તો હસમુખભાઈ કે છે કે દાદામાં જવાબ તો સાંભળો નવીનભાઈ કે છે કે મારા કાન ક્યાં છે આ ત્યાં કોઈ ચાર્ટર એકાઉન્ટ છે ને એટલે रहे <coughs> मारे नहीं, नहीं, नहीं जतू से पथी पासे <coughs> <coughs> હા અવસર પણ એ ગયા છે ડાઉનમાં જતું અને ઉત્તર પેઢી ગયા છે આ નીચે જતું છે એટલે બઉ હાઈ ક્લાસ જમા વર્લ્ડ તાજું થઈ જશે અમારી ચાર છે તે આવવાના છે જે સ્વજન છે ને એના ચાર આવવાના છે અમેરિકામાં અહિયા છોકરાઓ સુધારવા માટે જેને છે કોઈ કઈ રહ્યું હોય તો થોડી વખતે જતો રહેવાનું છે કારણ કે એને નક્કી કર્યું છે કે ન હોવું જોઈએ શું કર્યું અને આ ભાઈ ને હતું આ ભાઈ બેઠા છે તેનું એટલે મંસા દારૂ બધું હતું એટલે એ મેં જયારે જ્ઞાન આપ્યું ને તે દરેક બંધ થઈ ગયું તારથી જ બંધ થઈ ગયું સમજ ને પણ આ છોકરાઓ બધા લોકો છોકરા બગડે છે શું કરીએ તમે ચાર જઈએ ચાર જન તમારા છોકરા સુધાર્યા છો જો પાસે દર્શન કરે જ છે આ વિતરાગ નો ફરી નવે છે આચાર્ય કેમ ટેકો ના આવ્યો કયો આચાર્ય શું કહ્યું આ જુદો માર્ગ કરવાનું શું કારણ કે આ માર્ગ મને આ માર્ગ જ્ઞાન ઉત્પન્ન થયું નથી ज्ञान तो मार्ग नीत जुदी से आग चालू धोरी मार्गिक मार्ग क्रमिक ते, ते समझ स्टेप बेप स्टेप बेप स्टेप क्रमिक मार्ग अतरे फ्रेक्चर थी गो क्या रस्त बड़ा खराब थी गया डायवर्जन रोड से आक्रम ए આ ડાયવર્ રસ્તો નથી આ ધોરીમાર્ગ નથી પણ ધોરીમાર્ગ તો પેલો જ છે ત્યાં સુધી ડાયવર્સ ની રોડ પર લાખ બે લાખ માણસો મગને મરી જવાની એક અવતારી થઈ અને ચાલે જવાનું મસ્ત એક અવતાર કોઈ બે અવતાર કોઈ ત્રણ હતા અને કાચા પડશે અત્યારે હોવા અવતારી થઈ પણ અહીં છૂટકો આવે થવા જવાનો આવે નિશાની આપણા સાધુ આચાર્ય કબુ કરે કે નહીં કોઈના આર્તે આચાર્ય ગયેલા નહીં એ જો બંધ થાય તો મોક્ષ બંધ થયેલા છે તેના બુટ ખાય છે ને છે કે જગત કલ્યાણ કરવાની હેતુ આવે ધર્મ આમાં તો આમ થઇ ગયો છે તમે જ મુસ્લિમ ધર્મ આમાં તો આમ થઇ ગયો બધા ધર્મો ફેરફાર થઈ જશે અને તે થવું જ જોઈએ એવું અમે જ્ઞાન થી જોયેલું છે અને તેથી આઠ્યોતેર વર્ષે મારે નિમિત્ત બન્યું છે અમેરિકામાં મારી સર્વિસ સાડા છ વાગ્યા સુધી ચાલુ રહેશે અઢી કલાક મને બપોર નો આરામ મળે છે એટલે કેટલી સર્વિસ રહી કેટલા કલાક રહી મારે રજા નો કયો દિવસ હશે રવિવાર એકલો ને કે બીજો હશે તમને કોણ રજા આપે એટલે દિવાળી મારે દસ હજાર મારે દર્શન કરવા મારે રજા જ ના હોય ને જોડે પ્લેન ઇન્ડિયા જવાનું એ કેટલા જણ આજુબાજુ બેઠા હોય એમ હા પણ થોડું બઉ થોડા પણ એને રજા છે એવું લાગે ચાર મહિના ચાર મહિના માટે રાખ્યું હતું ત્રણ મહિના અમેરિકા અને પંદર દિવસ ઇંગ્લેન્ડ એ ચાર મહિના ને બધા બધા બહુ કહી પાંચ મહિના કર્યા તું સારી કર્યા હતા કેટલી જગ્યા સત્સંગ ચાલ્યા કરશે લોસ એન્જલ માં તો બેસેઓ પણ એનો નાનો બાબુ કે છે દાદા અમારે કે પાંચ દિવસ રહેલું કરજો કેટલા દિવસ પાંચ દિવસ દા બધા ને લાભ મળવો જોઈએ નઈ તો બધા મારી યાદેખી કરશે ના ના કરે એવું છે જગત જગત ચંદના પણ એક્સેપ્ટ કરે आप ना नाम तो संभाले સાંભળે ક્ષેત્ર માં હાલ તીર્થંકર છે એમની હાજરી છે આજે એ તીર્થંકર નું એક મંદિર બંધાયું છે મહેસાણા માં સિમધર સ્વામી નું જયના છે જયના સિમધર સ્વામી એક્સેપ્ટ કરે બધા એ કારણ કે તીર્થંકર છે હાલ છે તીર્થંકર સમજ અને ચોવીસ તીર્થંકરો ગયા કેવાય એ ભૂત તીર્થંકર કહેવાય ભૂત એટલે ભૂતકાળમાં થઈ ગયેલા વર્તમાન તીર્થંકર નું વેરાસર બંધાય છે પર્વતો પર જ હોય છે जैन पर्वत परिवा पर पर्वत, थी। कोई पर्वत, थी पर्वत थी। ना पर हाँ तीर्थधाम घर खरा तो बड़ा पर्वत पर પણ આ મહેસાણા માં એક મંદિર છે એ પણસર બંધાય છે આપડે સુરત સુરત તાપી સુરત ના તાપી ના થોડે નજીક માં ઉપર બંધાય છે એ શું હેતુ માટે બંધુ આપને કઈ દઉં આ જગત ના લોકોને આત્માર્થ કરવાનો હતો શું કરવાનું તું આત્માર્થ અને લોકોમાં પડ્યા મતા પડ્યા છે કાને પાછું કે મત સાચો કરે કે અમારો સાચો મતા નિરંતર આત્માર્થ ક્યાં શું કહે એટલે આ મતા અર્થ જવા માટેનું એક જાય છે મહાવીરની પાર્સનાથ ની ઋષભદેવની નજીકનાથ ની અને જોડે કૃષ્ણ ભગવાનની મૂર્તિ વાસુદેવનું આવશે વાસુદેવનું મંદિર જોડે જુદું જુદું સેપરેટ ત્યાંથી સેપરેટ બિલકુલ અને આ બાજુ સેપરેટ